जाति ना हो ये तो, करवा ना तो करवा ते एक में बहुत करवाइक संजो मृत्यु पी अपने क्या दिए मृत्यु पे નિર્વાણ પ્રતિ મોક્ષે જાય અને મૃત્યુ પછી દાખલ થઈ જાય મૃત્યુ પછી દાદા સ્વર્ગ કે નર્ક જેવું કઈ છે સ્વર્ગે છે નર્કે જે છે અને આ દુનિયા કરતા બહુ બહુ મોટું સ્વર્ગ છે દુનિયા કરતા બહુ મોટું નર્ક છે સ્વર્ગમાં કોણ રહે છે પોતાના ખાતામાં ક્રેડિટ બહુ કર્યું હોય તો ક્રેડિટ ભોગવા સ્વર્ગમાં જવાનું અને કોઈ ડેબિટ કરી નાખ્યું દેવું કરી નાખ્યું તો દેવું ભગવાન નર્કમાં જવાનું તમે સમજવા માટે સ્વર્ગમાં જવાનું ઓછી અને ડેબિટ વધારે કર્યું હોય તો જાનવરમાં જાય અને એકલું ડેબિટ કર્યું હોય તો નરકતી જાય સમજાય કરશો ડેબિટ કરશો ક્રેડિટ દાન કયું લખે મોટું દાન કયું દાન તો દાન આપવું દાન કે જે દાન ની વાહવાની ઈચ્છા ના હોય તે લોકો વખાણ કરે એટલી આપે એનું નહીં એમને અને લોકોનું કલ્યાણ થતું એ દાન થી તો આપેલું કામ સમજાયું એમ નામ કાઢવા માટે નહીટલ બંધ પછી ખરા વૈષ્ણવ કોણ કેવાય એ તો વ્યાખ્યા છે નરસિંહ ગાંધીજી કે વૈષ્ણવ જંતો ત્યારે કહીએ જે પીડ પર આવી જાણે સર દુખે ઉપકાર કરે તોય મન ના અભિમાન જીવ જંતુ માં ભગવાન છે કે નઈ એ કાલે બધું બતાવી દઈશું જીવ દેખા છે તમે અને ઝાડ પણ બધા દેખા છે તમને મારા માં ભગવાન છે કે તમારા છે એ કાલે દેખાડીશું ભારત માં માણસો ખુબ ધાર્મિક હોવા છતાં ઘણી મુશ્કેલી ચાલે છે મારા છોકરા ને છોકરો થાય ને ભગવાન પાકડી કરે મારી છોકરા છોકરો આજે એ ધર્મ કેવાય નઈ ધર્મ તો કઈ પણ ઈચ્છા સિવાય ધર્મ હોવો જોઈએ કેવું ધર્મ નું ફળક શું ખા એ તમારે માગવાની જરૂર નહીં તમે ધર્મ કરો એટલે ફળ આવે તમારી ઈચ્છાઓ પૂરી થાય જ પશ્ચિમના દેશો ને ઓછી કારણ કે ઊંધા કર્મ બધતા નથી આ લોકો એની વાઈફ જોડે કર્મ બહે વધારે વધારે બીજા કોઈ જોડે કર્મ વધે નહીં પાલ છૂટા થઈ ગયા હોય અને આ તો બધાને શું કરવું ભગવાન ની આજ્ઞામાં રહેવું જોઈએ શું કહ્યું ભગવાને કહ્યું હોય લોકોને સુખ આપીએ તો સુખ મળે તમે લોકો ને દુઃખ આપો દુઃખ મળે સમજ ભાઈ ને એટલે લોકોને તમે સુખ આપો તો તમને સુખ જ મળે લોકોને દુઃખ આપીએ તો સુખ મળે ખરું પાપ જેવી વસ્તુ છે કે નહી જે તમને ના આવે ને એજ પાપ તમારે ના કરવું પડે કેટલીક વસ્તુ એ જ પાપ અને ધારા પ્રમાણ આવે ને ગમતું આવે એ પૂર સમજ ને મૂળ ભગવાન કોણ કેઘટ થયેલો હોય ને તે પ્યોર સોલ ભગવાન દે ભગવાન ના કહેવાય શું બે પૂરું થઈ ગયું બધા આટલા જ પ્રશ્નો હતા હજુ છે બીજા મંજુ બેન પૂછે છે એકાદ બે જણ હોય બધા લોકો પ્રેત માં ના જાય હા તો હજાર માં એકાદ બે જણ પ્રેત હોય તેના દેહ ના મળે એટલે એ ભટકે એમને એમ દેહ વગર અને પછી કોકડા કોકડા શરીર માં કારણ કે દે વગર ખાય કેવી રીતે એટલે કોક ના શરીર માં પેલી ખાય ને એનો દે ધરાય ખાય પેલી ધરાયે ઊંઘ પેલી ને એની ઊંઘ પૂરી થાય એવું કેમ બને દાદા જવું પડે વાસના વાસના થઈ ગયો વાસીન તું મરી જાય ની બધા ને તે જ જાય બધું પૂછો જેને કઈ પૂછો બધા ખુલાસા કરો અને આ ભગવાન દાદા ભગવાન એવા પ્રગટ થયેલા છે કે જો એમને એમની જોડે પ્રેમ થઈ રહે બધું કામ થઈ જાય એમ કામ થઈ જાય સારા ભાવ કરે તો સાર્થ ભાવ કરે તો પ્રેમ થી કરવું જોઈએ આવે પણ એ મહિના ની અંદર જતી રે આ તો ઘરમાં જ મન કકડાવે એના એના કાળજાળ ને ધક્કો લાગે એવું બોલે તમને ખબર ખ્યાલ આવે ને કાળજાને ધક્કો લાગે એવું બોલે દુશ્મન બોલાય કેમ કરીને દુશ્મન હોય તો એને આપણે ના બોલીએ વિચાર કરીએ આ દુશ્મન ને પણ આવું કેમ બોલાય અને લાઈફ ને જોડે વિચાર લાઈફ ધણી જોડે એવું બોલે શું કહ્યું પણ કઈ બોલે છે તમે બોલો તારો પડઘો છે લાઈફ નો બોલે તમારા પુરુષો ને છે એવું ના હોવું નહી તો કશું તમને જવાબ મુશ્કેલી ના આવે એ તો શું કે છે મશીન બધી ભોગવવું પડે સમજુ થી ભોગવે છે સાચી તો એ લોકો સાચી વાત એ હોબળી ગુનો છે કે તમે એક કલાક ની રજા નથી કોઈ ને હરકત આવતી નથી અને દિવાળી દાળ મારે રજા હોતી નથી મારો વર્ક સાથે હવા ના સાડા શરૂ થઈ જાય છે મારી સર્વિસ તે બપોરે દોઢ વાગે પૂરી થઈ જાય અને દોઢ થી ચાર વાગ્યા સુધી લાભે પુષ્કળ થાય પણ આના વખત ચાલ્યું મારે સમજવું ને કાર મારે બઉ હોવું પડે એમ અને દુઃખ આ મશીનો લઈને એ કરે લાભ ઉઠાવી લઈએ પાછો પૂરો આપી દે કે ચૂપ તે થઈ જાય જે ઇન્દ્રિય જે ઇન્દ્રિય દોષ કર્યો હોય ને તે ઇન્દ્રિય પણ જો તમે એટલું જતું કરો નથી कारण चुकवो करू तय तो के मेरे के को અમારે પોતા પણ ના હોય અમે કેવા હોઈએ એમ અત ઓલો માર ચાલો બધાને કાય પણ એટલે અમાર તમાર પોતાનું ના હોય એટલે ને ત્યાં પોટલાન પેડ લઈ જાય ને પોટાન પેડ લાવે પોટલું જ લઈ જાય આ રીતે સમજયું ને એટલે કરવું તો મને વિજયમાં સોનાસ પાસ કરવું કરવું મારે આ પૂરી કરવું પોટ પણવાય ને પાછો હા પૂછવું પડે પૂછી પ્લાનિંગ લેવી પડે ત્યાર પછી રાજી ગુજન વરવા આવે ને સ્વામી કીડી આવે આપણે આ થઈએ તો સ્વામી આવે આપણને તો સારી વાત છે દાસીદાય છે ભાઈ પામત છે જીવવું છે ઘઉ ચોખા એ ત્રાસ ના પામે ઘઉ બાજરી એ જીવો જ છે પણ એને આપડે બાફવાનું કહીએ તો એ નાચી ના જાય અને કીડીઓ મંગોળા એ બધું નાઈ જાય આ માથાતા નાઈ જાય એને ના મરાય ને अपना जीव मरा ने मराय गु लगे આપણને બંધન થઈ ગયું આપણને બંધન થયું ખબર પડે ને હવે અજાણ થી થયું હોય તો માફી માગી લેવી શું કરું અને જાણી રીતે કરવું જ ના છે આપડી પર દવા છોટે છોટે મારી નાખે તેના જેવું છે પેલું એને આપડે મારી નાખીએ શું આવું ના થાય બેન એટલે તમને શું કરવું જોઈએ કે વંદા બઉ થઈ ગયા એકાદ એવું કશું બનાવવું કઈ ખાવા નાખ્યું ને એક મોટું એવું સાધન હોય ને ચડી જાય પડે પછી ભેગા થઈ જાવ એટલે ગાડી મૂકી અને પંદર વીસ મિલ છે તે કઈક નદી જેવું હોય ને ત્યાં છોડી આવું અહી ગાડી દાખો તો ફરિયાદ કરે છે ને ના મરા કોઈ તમને એ કરી શકાય જવાજ ને મૂકી આવજો બીજા બધું સરંતુ બહુ થતા નથી આમ અમદાવાદ બહુ થાય છે રા ભાઈ દિલીપ ભાઈ કે છે કે રામે તો લડાઈ માં કેટલા બધા જીવો કેટલા બધા સૈનિકો મારી નાખ્યા એ લોકો ત્રાસ પામી મરી ગયા તો કે રામે એવું કેમ કર્યું રામે લક્ષ્મણ કરેલું તે લક્ષ્મણ ભોગવે છે રામ નું આયુષ સાડા ચૌદ હજાર વર્ષ નું હતું રામ નું આયુષ સાડા ચૌદ હજાર વર્ષ નું હતું લક્ષ્મણ નું પંદર હજાર વર્ષ નું હતું રાવણ નું ચૌદ હજાર ચૌદ ચૌદ હજાર ચૌદ હાજર પંદર હાજર હોવાનું જેમ ધોરણ છે એમ અત્યારે આયુષ નું ધોરણ છે પંદર હાજર વર્ષ નું ધોરણ હતું કૃષ્ણ ભગવાન ના વખત હજાર વર્ષ નું ધોરણ હતું કૃષ્ણ ભગવાન હજાર વર્ષમાં ધોરણ હોય દાદા ધોરણ ઘટતું જાય છે હજુ આડત્રીસ હજાર વર્ષ પછી વીસ વર્ષ નું થશે આડત્રીસ વર્ષ પછી વીસ વર્ષ નું ધોરણ થશે વીસ વર્ષ નો મોડો થઈને મરી જાય છે પાંચ વર્ષે બાપ થાય દસ વર્ષે દાદો થાય છે આ જગત ની બધી ચીજો ઘટતી જાય છે કારણ કે આખું સુધી આવ્યું છે અત્યારે ઘટતું ઘટતું હજુ ચાલીસ એટલે આ માણસો ના ઘટી જાય ઉમર ઘટી જાય હાઈટ ઘટી જાય આ એને છતાં આખો આપણા જે ડુંગરો છે ને તે ઘટી જાય બધા એટલે બઉ હાઈ લેવલ હતો આપડે હિમાલય તો એ બધો ઘરતો દિલીપભાઈ ને કેવું કે આમાં ઘર મત કે આવતો આગળ કયા આવતા ભોગવવું પડે મારીને ના ઘર કંટાળે રાખવું છે બંદો ઉભો ના થાય એવું શું કરવું કદું તેલ ઢરવું ના જોયે ઘી ના ઠરવું જોઈએ થવું ના જોયે અને થવું હોય તો સાફ સુફ કરી નાખીએ ના भाई क्या थे अशोक भाई आओ, भी। भी लखे थे के भारत मदाय वाओ के भाई ज्ञाओ अमेरिका मुलाकात आ गौरव लागे लगे વાડા વાડા વા કામ એમના જેટલું થાય એટલું કરે છે આગળ એટલું કરે છે દરેક માણસ એટલે બધા પોત પોતાની મે સોલ્વ થાય તો સાચું પેલા મનમાં દુઃખ જાય તો સાચું નહીં પછી દુઃખ દુઃખ તો વધારે હિન્દુસ્તાનમાં શું કહ્યું એટલે ભાગ્યે છે થોડા ઘણા છે તે અને તે સાચો ભાગ જાણતા ના હોય પછી ના સાચા હોય તમારા જાણતા ના હોય સરસ બોલે એટલે આવું બન્યું છે એમાં મુશ્કેલી ઉભી થઈ છે બધી અને અમને તો અહીંયા આવવામાં ટાઈમ જ ના હોય આ તો અમારા માટે કેટલી બધી એ કર્યું તારે અમે અહીંયા આવી શક્યા શું અમને ટાઈમ જ હોય ને મારે તો હિન્દુસ્તાનમાં બધા માણસો ને અને મારી પાસે જે આવ્યો ને એને દુઃખ મુક્ત જ કરું છું એને દુઃખ જ ના રહે એવું કર્યા પછી સમજે ને એટલે મારી પાસે પાંચ માણસો ને એ નિરંતર મારી આજ્ઞામાં નિરંતર સુખમાં જ રહેનારા એ બધા ના છે હા તો એક જણા એથી કોન્ટ્રાક કરો તાર મને આવશે અને તે કરવા માટે આપણા ગુજરાતીઓ પેલો પ્રશ્ન તો સમજાયું હવે જે અહીંયા આગળ આવતા હોય સંપ્રદાય તમને જરૂર હોય તો તમે જાઓ ના જરૂર હોય એ કઈ તમને ફરજીયાત કહેતા નથી એ કઈ તમે ઓછો પાડે છે તમને ગમતું હોય જાઓ ના ગમતો જ નહીં ઈચ્છા ખુલ્લો થયો બીજો પ્રશ્ન અશોકભાઈ પૂછે છે કે આપ શ્રી રે આપને દાદા ભગવાન તે કહેવાનું કોઈ ખાસ પ્રયોજન કરું હું પોતે દાદા ભગવાન નથી દાદા ભગવાન તો હું તો પોતે જ્ઞાની પુરુષ છું અને દાદા ભગવાન તો ભાઈ પ્રગટ થયા છે ને તો એમને કહું છું હું જ પોતે દાદા ભગવાન નમસ્કાર કરું શું કરીને એ તો સાચી વાત હંડ્રેડ પર્સન્ટ છું અત્યારે આખા બ્રહ્માંડનો ભગવાન જો ખુલ્લી પ્રગટ થયો તો અહીં થયો છે તે હે મને જે લાભ મળ્યો છે એ લાભ તમને કહું કે તમે લઈ લો જે તમે માગો એ આપવા તૈયાર તમે જે વર્લ્ડમાં કોઈ પણ ચીજ માગો એ બધી આપવા તૈયાર શું નિર્વિકલ્પ પદ માંગો સમાધિ પદ માંગો આદિ વ્યા ઉપાધિ રોધ માન માગવાન નથી હું તો નારી પુરુષ છું અને ભગવાન રજની બધા એ ભગવાન થઈ ગયા હોય એ જુદા છે એમને હું ના નથી કે પોતાની જવાબદારી પર કે છે ને એ કઈ મારી જવાબદારી કહેતા નથી હું ભગવાન છું એમ કારણ કે આ કાળમાં જોયું કે માણસ પૂર્ણ થઈ શકે એવી સ્થિતિ નથી આ એટલે અપૂર્ણ રે એટલે હું ચૌદ સુધી પૂનમ ના થયું એટલે મને ભગવાન અને કબીર સાહેબ શું કે છે કે સબગઢ બે રે સાય ખાલી ઘટ ન હોય બલિયારી ઉટકી જો પ્રગટ હોય જે પ્રગટ હોય ને તે ઘરની બલિયારી છે બધું કામ નીકળી જાય પોતાની જાતે ભગવાન કેવડાવતા હોય તે તો એમને પોતાની જવાબદારી કેમ ના કહેવાય બધા સ્વતંત્ર ના સમજ ભણી આપણા કેવી રીતે ના કહેવાય એની જવાબદારી એ ભોગવશે જય પ્રશ્ન પૂરો થઈ ગયો બધા પ્રશ્ન પૂછાય દાદા ભગવાન લખવા મળી થઈ ગયું એટલે પછી મેદા ભગવાન માનસો નઈ મહી છે એને દાદા ભગવાન માનો એને એમને સમજ પાડી એ લોકો આને માનતા હતા ખબર ને અને મારે મારે એ પદ જોયતું નથી મારું પદ તો જ્ઞાની પુર નું બહુ અજબ પદ છે અને તે દાદા ભગવાન મને વસ થઈ ગયેલા છે શું સાહેબ એટલા બધા પ્રેમથી વસ થયેલા છે કે હું જેમ કહું એમ કરેલા શું તમે ખબર ને તો વસ થઈ ગયા નહીં કોણ લગાશે જ્ઞાની કભી હોય સિદ્ધ જ્ઞાન હોતા કભી હોતા નહી કોઈ દફે હોતા અહીં હોતા અજોડ હોતા और ज्ञानी इसको बोला जाता है ज्ञानी का देफिनेशन, देफिनेशन क्या है? कि बिल्कुल सेंट परसेंट पर बुद्धि नहीं होना चाहिए सेंट पर, पर बुद्धि नहीं होना चाहिए वही ज्ञानी दूसरा कोई ज्ञानी वो बुद्धि वाला तो ज्ञानी और इसे सत्ता ज्ञानी नहीं वो डेफिनेशन नहीं आएगी और जिसको बुद्धि खराश हो गई वो सब चीज તો હમકારી હમ બુદ્ધિ ખલાસ હો ગઈ હમ ગોઈજન ખલાસ હો ગયા સમજે નહીં જ્ઞાની પુરુષ સબ સબ બતા સકતે વર્લ્ડ કી ઓબ્ઝર્વટરી હૈ વર્લ્ડ કી ઓબ્ઝર્વટરી ઓર ચાર વેદ કા ઉપરી હૈ ચાર વેદ ક્યાં બોલતા હૈ ચાર વેદ શું બોલે છે સરસભાઈ ને તમે જે આત્મા કહો છો તે નેતી નેતી કરી એટલે તારે કહે છે વેદને આપણે પૂછીએ ધ વેર ઇઝ ધેટ ત્યારે ગો ટુ ભેદ વિજ્ઞાની ભેદ વિજ્ઞાની જે આત્મા આત્મા આપશે એ ધીસ ઇઝ ધેડ કહેશે સરસભાઈ ને માટે ઉપરી ભેદ વિજ્ઞાની ચાર વેદના ઉપરી ગણાય अरे वेद में शब्द में हो नहीं आत्मा आत्मा शब्द थी निशब्द वेदे कहू के आत्मा वक्तव्यय शब्द थी वर्णन थी सके शब्द थी वी समझाई शक नहीं ज्ञानी पुष्ठ ने अति करते भगवानी कृपा उतार तारू काम थी जैसे आप समझ में आए ना બરોબર એમને પૂછો કે આપણે એમને વંદાનું કહ્યું પણ કુરિયો નો શું કુરિયા ને સ્ટુરીને ક્યાં મુખ્યા આવે તમે એ ઉપદ્રો ગણાય છે તમે બંધ નઈ કરી શકો તમારે આગળ કજુ નાખી દેવું જોઈએ કે આ બાજુ આવે નઈ એવું છેતે દવા નાખવા માં એને મારવાનો હેતુ માટે નઈ પણ આ બાજુ ના આવે એટલા માટે એક ના દેખાય બરોબર એટલે તમારે સમજી સમજી ને જોઈએ તમને પોતાને દોષ ના દે એટલા માટે સમજવું જોઈએ શું કયું જવાબદારી તો તમારી નહીં એક મરી જાય તમારી જવાબદારી બીજા કોઈ જોખમદારી નથી અને સ્ત્રી જવાબદારી ગણાય બહુ છે તો પોતાના ધણી ને કે તમે આટલા વંદા મારી નાખો તો કોની જવાબદારી ને કે ભૂગોલ ઘણા વખત કે આવા ઊંધા ધંધા છૂટા કરો છો તો ભોગવવું પડશે ના કે ઉરતી તોય પણ એ કરે એ કરે ભોગવે આજ માસ ફૂલ મૂંદ થાય કા વખત નથી આ ફૂલ મૂન થાય છે એટલે હું જ્ઞાની પુરુષ છું અને ભગવાન માં પ્રગટ થયા છે હું નમસ્કાર કરું છું નમસ્કાર કરું છું પૂછ્યો પૂછ્યો કઈ ના રહીશો જય સત્ય दिलीप भाई पूछे तो कई कबीर न कशुक ज्ञा से ज्ञा मिले करे ज्ञान की बात कसु लगे व्यवहार ज्ञात व्यवहार ज्ञा ए એ વ્યવહાર જ્ઞાની એટલે એ ખરું બુદ્ધિ કરી અને બુદ્ધિ સાથે વાતો કરે અમારું બુદ્ધિ વાતો કરી જ નહીં જવાગર એ લોકો બોલે પોતે ની અને હું તો ટેપ રેકર્ડ બોલે છે હું તમે પૂછો તારે જવાબ નીકળે વાત વાત કરે નહી આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે जहां सुधी बुद्धि हो बदा विकल्प विकल्प ना हो तो निर्विकल्प हो कबीर साहब कहते ज्ञा कू ज्ञा मिले करे ज्ञान की बात ये बुद्धि हो बुद्धि नहीं बच्चे સો ડોલર ની ક્રોકરી હોય અને ભાઈએ ભાઈ ના હાથે તૂટી ગઈ તો આપડે એનું શું પરિણામ કરવું જોઈએ શું સમજવું જોઈએ કોનો ગુનો છે મેળ છે એને કહીએ કે આપડે એ તોડી નાખે કરી કેમ તોડી નાખ્યું આપડે એને નાનું છોકરું પણ ના તોડી નાખે કેમ તોડી નાખ્યું કારણ કે સાયન્ટિફિક સરકમ છે ને એવીડન્સ બધા સંજોગો ભેગા થઈને બધું થઈ ગયું સમજાય ને એટલે ભાઈ નો દોષ નથી અને ત્યાં આપણે સમજાય ને એ આપડા આપણા જ કર્મ ઉદય એનું ફળ આપડે કર્મ ઉદય આવ્યો તે પણ થયું એટલે બેન કહીએ કે કઈ ની બધું ભેગું કરી બધું નાખ્યા બહાર એમ કહી છે आत्मज्ञान थे दिलीप भाई पूछे आत्मज्ञान थे पे संयोग फेरफार कर सको के नही संयोग को फेरफार कोई थी थी सके नही કૃષ્ણ ભગવાન થી થયો નથી મહાવીર થયું નથી સંયોગો થી ફેરફાર થઈ શકે નહી કોણ ફેરફાર કરે અહંકાર હોય ને આગળ આવજો કે છે ફરી જોઈ લઈશું કે સંયોગ ફેરફાર થાય નઈ અહંકાર થી તે આગો થોડોક આગોપાસ થાય સંપૂર્ણ આગોપાસ ના થાય એટલે સંયોગો ફેરફાર થાય નહી અત્યારે મને માથું દુખવાનો સંયોગ થઈ જાય કોઈ માણસ તોડી શકે નોકર પણ તોડી નઈ આટલું આપડે રોગ નોકરી તારા હાથ પગલાં થાય જાતે તોડે હાથ પગલા ના હોય ન્યાય જાણતા નથી અને ઠોકાઠો જીવન લાઈટ જીવન જીવન જીવવાની કળા જ નથી એની પાસે અપમાન કરે તો તમારોના બે કાયદા એક લોકોને દેખાતો ગુનો લોકો શું કે અપમાન કોના કોઈ છે અને કુદરત શું કે તમારો ગુનો છે તમે આજ પકડ્યા એટલે આ છે પેલો પકડે છે તારા હિસાબ આપણે કુદરત નિરંતર ન્યાય માં જ રહે છે કોઈ જાત ની જીવનમાં જીવન જીવન જીવવાની જો વરીજ એક પાંચસો ડોલ ખોઈ ગયા ને ઉકાતી કર્યા કરે બે કલાક સુધી ચિંતા જ કર્યા કરે આ તો લાઈફ છે લાઈફ કેમ કેવાય કોઈ માણસ કોઈ નાખે ખરો સંજોગો બધા સંજોગો કરે છે આ બધું તમે નથી કરતા અને વાઈફે નહીં કરતી કરતા બધા સંજોગો કરી રહી છે એટલે આ સમજવાની જરૂરિયાત છે બીજી કઈ સમજવાની જરૂર નથી નોકરી જોબ જતી રહેવી એ બોસ ના ખેલ નથી એને તમારા હાથ ના ખેલ નથી બધા સંજોગો ભેગા થાય તો ચિંતા કરો તો એ જોબ પાછી આવે જોબ પાછી આવે તેિંતા તમે કરો હું આવું કરવા લાગુ લો એટલે જે જોબ પાછી ના આવે ને જે જોબ જઈ તેના જમણ બનાવી ને ખાવું નિરાંતે ઉપાધિ નહીં કરવી પણ ભગવાન કુદરત હંમેશા ન્યાય કરી દે છે એક સેકન્ડ સેકન્ડ ન્યાય કરી દે એક દાડો એક મિનિટ પણ અન્યાય ચાલતી નથી આ જગત અન્યાય ચાલે છે दृष्टि के पीछे न्याय दें काम छि आप दृष्टि आप ज्यादी दृष्टि ना माले અમુક થાય થાય શું કરવું અમુક થાય થાય શું કરવું એ બધું હું તમને એક્ઝેક્ટલી કહું અને તમારે પોતાની દ્રષ્ટિ જોઈતું હોય તો કાલે આવો તો હું તમને આપું પછી તમારે પોતાની દ્રષ્ટિ ચાલ્યા કરે તો બધું મારી જરૂર ના રહે સંજોગો કરે છે માણસ નહીં કરતો ભગવાન આ જો સમજણ પડે ઝઘડો ને ચિંતા નથી ઉડતો પ્રશ્ન પૂછવો છે नो छे? संजोगप सारा भेगा भारा भेगा तो माँ बाप घगराट वो होगाट वाले माँ बाप चोर हो सारा गाड़ी मले जुए। तो गाड़ी तो ना मेट ना गई गई संजोगों संजोगों शन ऊपा थे क्या जगत ने सुख आपो મનુષ્ય માત્ર ને તો સંજોગો બધા સારા થાય દુઃખ આપો સંજોગો અને તમારું જ છે તે પ્રોજેકશન છે સંજોગો પેદા કરવા ભગવાન નું ભગવાન શું કરીએ દરેકંદર ગો ઇન એવરી ક્રિએચર વેધર વિઝીબલ ઓન ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન મનુષ્યો છે भगवान मात्र प्रकाश आप है थे। अने प्रकाश आपे तारी जवाबदारी पर करदारी कर। कर न फावे ते आ दुख ज लगे संसार तो मैं याद कर दे